आत्मा आध्यात्मिक बड़े भौतिक बड़ा फेर खरो आत्मा आध्यात्मिक बल भौतिक बल्मा फेर खरो भौतिक बड़ा भौतिक बल्से बहुत એટલે આધાર જ ના માન્યતા રંગ બદલાય ત્યાં હું આ છું એ રંગ ઉડી જાય માન્યતા ઉડી જાય બધું ઉડી જ માન્યતા ઉડ્યા નઈ એકદમ કયું જ્ઞાન એવું જ્ઞાન હોવું જોઈએ જ્ઞાન માં ભેદ હોય ખરા કયા કયા બે કરવાનું સંપૂર્ણ જ્ઞાન જ્ઞાન સુવાયુદ્ધ સદબુદ્ધિ હોય મત જ્ઞાન કેવાય અને દુર્બુદ્ધિ હોય તો કુમતિ જ્ઞાન કેવાય शिवाय ज्ञानी न सुमती ज्ञान ज्ञान कह मूर्ति कहवा ज्ञान तो संपूर्ण ज्ञान कहते हैं આત્મ જ્ઞાન થાય ત્યાંથી જ્ઞાન કેવાય છે ઊભી થાય સારી વાત સાંભળવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય પૂર્ણ જ્ઞાન કોને કેવાય સંપૂર્ણ જાગૃતિ એક અમારી જાગૃતિ જેમ થોડીક સેત કાઢી પડી જાય એ ના ચાલે તો આજે આવે છે બાકી લોકો લક્ષ્મી આઈને જતી રહે તમારે પોતાનો માણસ મળે તો બે જુદા જુદી રીતે વ્યતન કર્યું હતું વ્યતન કર્યા પછી જુદું નથી હા ને અત્યારે ના હવે એવું છે મગજ ઉપર અસર નથી હા બોલું નહી કે શું થાય છે અને આપડે આપડે કરવાનું આપડે નથી શું કરે જોવાનું માતાજી નામ દે નહિ માતાજી ને કરે છે તે આપડે ના થઈ દેતું જોવાનું બે ને ત્યાં પછી એકાકાર ના થઈ જવું પછી અમારા બીજા આપડે ના લેવા એક ચોરાસી પટેલ બીજા બધા में और अहंकार आत्मा अहंकार रही आनंदा होता दशा जो અને પછી મનની મસ્તી તો અહંકાર કરીને મારું મન ને હું મસ્તી જાય દારૂ થઈ ગયો લુગડું ઢીલું થઈ ગયું એવો અને આત્માનો આનંદ તો ખસે ને આજ આનંદ થાય છે ને એ આત્માનો આનંદ છે આખો દાડો જાગૃતિ રહેશે પાંચ આગડામાં સારી રીતે રહેવા છે બસ પાંચ આગળ રહેશે ને એટલે કોઈ છે તે તમને સંસારની કોઈ અડચણ તમને હશે નહિ અડચણ બધી જોવા માં જશે તમને મુશ્કેલી પડશે નહીં સમાધિ પૂર્વક જીવન રહેશે બીજું કાણવા જ બહુ ઊંડું બહુ જૂની વાત છે આ સમજવાની જરૂર છે હવે જે બધું થાય પ્રાણજીવન ભાઈ ને તે બધો હિસાબ છે સંસારી દુકાન અને પોતાને કામ જવાનું નક્કી કર્યું આવે એટલે આપણને દુખે નહી આવે સંસારી દુઃખડે નહી એનું નામ મુક્તિ છદી વર્ષથી સંસારી કારણ કે શરીર માં જ નહીતા આ શરીરમાં જ રહેતા આ વાણી બોલે છે એવું તમારે પણ એવી દશા થશે તમે ધીમે ધીમે તમને આ જ્ઞાન જાગ્રત થયું ત્યાં મિથ્યા દર્શન હતું સમય દર્શન થયું થયું આવો આવો ડોક્ટર પણ नहीं नहीं। नहीं। नहीं। समाधी समाधी के समाधी एक लौकिक सी आप लोग कहता थी गई अमे सी गई लौकिक लौकिक सामि ए એ આમ લગાડતા વગાડતા કશું કશું વાંચ ગાતા ગાતા વાંખ નીચે જાય ધરી પડે સમાધિ કેવાય શું બંધ બંધ ને સમાધિ એવી ના હોય સમાધિ જાગ્રત થતી ભાઈ ઊંઘમાં સમાધિ ના હોય આ ઊંઘ કહેવાય ગયા તું રીતે એકાગ્રાય તો બાર વિચાર પડી જાય એટલો વખત એને આનંદે છે બાર નો ભવાન ના થાય બહાર નીકળે એનો દરેક ટાઈમ હોય ટાઈમે પૂરું થાય બહાર નીકળતા એવું જાગ્રત વાતો કરતા વાતો કરતો આપડે સમાધિ જાય નઈ ને એમ સમાધિ કહે ઉપાધિ માં સમાધિ રહે સમાધિ બાકી બે પુરીઓ ખાઈ રહે આખી રાત ગુતરું હોય જાય ને તે સમાધિમાં જ હોય જાય રાતે साइली नहीं हमेल नहीं, नहीं। संकल्प विकल्प मन ने तर जो भाई पूछे हिंदू धर्म मन मृत्यु पमे तार अग्नि संस्कार कर मुस्लिमों कबर म डाटवा नदी में ना कहू निकालो हिंदू लोग ત્યાં નિકાલ કરી ચોખ્ખું નહીં થઈ જાય તો બધું રિઝલ્ટ છે એટલે અહીં અઠવાડિયું ગરવાડો થાય ને અને દાતે છે એ ખોટું નથી એમના રિવાજ પ્રમાણે શું આવું એના રિવાજ હોય ને આમાં કઈ મોટી મહત્વ વસ્તુ નથી અમા બધું આધ્યાત્મ નથી અમા આ તો નિકાલ કર્યો છે જે તે રીતે ઠાકરી કોઈ પાલખી દેહારે જે વિકલ્પ થાય એવું કરે બધા વિચાર હોય બરાબર મનુષ છે ને એક જ જાતના વિચાર હોય ને જુદા જુદા વિચાર હોય દેહ નો આકાર એક જ જાતનો મનુષ્ય દેહ નો આકાર પણ રૂપ એ બધું શું ફેરફાર બધું બાળકો બાળકો હિન્દુસ્તાન કઈક લાભ મળવો જોઈએ મંદિર સિમંદ્રામી આવ્યા છે ને તેનું છે મંદિર એટલે અથ ના જયારે દર્શન કરશે લોકો ત્યારે બહુ લાભ થશે બાકી ગયરાની મૂર્તિ કેવાય અને બહુ લાભ થાય અને જે ગયા હોય તેની મૂર્તિ મૂર્તિ કેવાય લાભ ના થાય આપડે મૂર્તિ બહુ માનીએ નહીં ફક્ત આ પ્રતિનિધિ ને તો પ્રતિનિધિ આ બધા લોકો લાભ થાય મુખ્ય હેતુ એ જ છે એ પોતે હજુ અહિયાં આગળ કેટલા કામ કર્યા આપડે આપડે એ જવાનું એની પાસે મૂર્તિ પ્રતિષ્ઠા કરીને હરિહંત હરિહન બને કે જાતે આગળ હોય તેને सीध थे, थे हरिहंत कहू अमने को मैं हिसाब कहू नहीं हरिहंत भगवान हाँ भाई था था था चाल करत आप खबर पड़ से, से हरिहं तो आने कहवा पे तो सीधे सीध न कहवा દેરા સરમો દાદા હું ત્રિમંત્ર સાથે બોલું છું ને અને કોક વખત મોટેથી બોલું છું પણ ત્ર પેલો આપણો નવકાર મંત્ર તો બોલાય એમનો વાંધો નઈ પણ પેલા ૐ નમો ભગવતે વાસુદેવ બોલું ને તા બધા જોયા કરે કે આ કામ હું બોલતા છે અમે હા તો જય એક મગજ જરા એ ઊં તેજ કે શું કરે તમારે એવો છે કે હાતાવાર માર ખાએ મંત્ર બોલવાના પેલું સાધુ એકલા એકલા ચાલે તે નમુઆરી અંતર વાત ખોટી છે આપડે તો તો આશ્રમે ના હોય ને કશું હોય નઈ આવું તેના હર છે તો એવું કઈ સંજ્ઞા ઉત્પન્ન થઈ જાય સંકેત આપડે કર્યા શીખવો નઈ લોક નું કલ્યાણ થવું જોઈએ દાદા ભગવાન તો મૂર્તિ મુકાય ને તો લોકો પાસે ટેવ પડી જાય બધા લોકો નામ જ એ જાગે ખરી રહી ગઈ બધી ધંધો ના ગીતાની મૂર્તિ કરી આપડી હતી તે વાસણ માટે હતી તેને બધી મૂર્તિ બનાવી ગીતાની મૂર્તિ મૂકી અને મસ્ત ભગવાન નું એકલા એકલા ભગવાન શીખાય એમની મૂર્તિ નાખવા દઈ બીજી બધી કાઢી નાખવા દઈ લોકોએ પોતાની મૂર્તિઓ ક્યા હું હું ગાલુ એટલે પછી મારી પાસે લોકો ગાલે છે હારું એમની હું ગાલે મારી પાસે ગાલશું ને મૂર્તિ મને તો બહુ દબાણ છે કે મૂર્તિ ગાળો મોટી અહી મૂર્તિ મૂકી હોય અરે ભાઈ તારો કારકોરી નો કરી કરતો હોય બસ બીજા આવતા હોય એટલે પશુ મે દઈ લો ભાઈ ના સાબે કમોન તો સિંગ બહુ દબાવતો चमत्कार हाँ हम ढीलो मनोबल तूट जाए चमत्कार कैसे अपने कहू चमत्कार कर पूलम भाई पूछे के युद्धि धर्म राजा कहते झुकटू रौपदी रक्षा नहीं कर सक्या तो, तो क्षत्रि ना कहवा द्रौपदी रक्षा न कर सकया क्षत्रिया शाज ધર્મરાજ દિવસ છે એટલે ધર્મરાજ દિવસ એમ કે સાર નાખે એને શું કર્યું એ જોવાનું શું કર્યું એ ઉપરથી આપડે એના ઘરના નામ તમે તે માણસ કે ક્ષણ ના કરી શક્યા ના કરી કેટલું બધું એટલે આને કેવું આપડા ત્યાં ગણાય તારા માસ હતા જુગારમાં મૂકે ના પક્ષ વગેરે પૂનમભાઈ નો પ્રશ્ન છે સમજણ ની પગડે ના પકડે અમે કોઈ જેમ કે મારું આપણું હોય કે દાદા આપણું જે વસ્તુ છે જૈન આચાર્યુ છે આ ભાવ મોક્ષ છે આ કારમાં મોક્ષ એટલે બધા એમ કે મોક્ષ મળે જ નહી કોઈ ને ચોરાશી લાખ ફરવા મટી જાય આપડે એના કરતા પોતા દસ બાકી રહી બઉ થઈ ગયું રાષ્ટ્રિત કર્મ કરતા તમારે રૌદ અ આપડે તો નિકાલ કઈ નાખો તું સંભાળ નિકાલ કઈ નાખો આપડી ભૂલ થઈ નથી આચાર્ય મારા આવતા લોકો છોડે ના છોડે અત્યારે સમજાયું ચાચ્યું પછી કોણ છોડે ત્યાર પા જૈ નો આવે બધા ધર્મ વાળા ભેગા થાય નવી ભેગા કરે એકાંતિક મત એકાંતિક કોને કહેવાય એક જૈન જૈન જૈન તે એકાંતિ ક્યાં રહ્યા નથી રહ્યા તેગા અમારું ज्ञान लिधा पाए कई करे पूनम भाई करे एम मानी ने વધારે કર્મો ના બાંધી શકે બેફામ ભ્રાંતિ હોય ત્યાં ભ્રાંતિ પૂનમી જુદા તમે જુદા પૂનમ કામ શું રહ્યું ત્યાં જાતે કરતા નથી રહ્યા માટે તાર સુ કરશે કરેલો કર્મ છૂટી જશે એમની પાસે જે કઈ કાર્ય કરે છે સતીશ કરે છે ને સતીષ ને મનમાં વિચાર આવે કે આ કઈ નાખું એ કઈ નાખે તો ગુનો ગણાય ના ગણાય સતીષ ને મન માં વિચાર આવે કે ફરવાની વસ્તુ કરવી છે ભોગવ છીટકો થાય સારું હોય કોઈ દન આપવાનું હોય કોઈને ગાળો બળવાનું પ્રારબ્ધ હા એટલે બને આવે મનમાં વિચાર આવે એ પ્રમાણે કરે મન મન વિચાર આવે એ પ્રમાણે નહી કરતા હોય તારે હું સતીશભાઈ છું તારે ઘર નહી તો કર્મ પડી જાય આધાર નઈ એટલે આપડે એવું કહેલું કે દેવતા છે તો દેવતા ને અડીએ તો દધાવાય તો ખરું ને દેવતા નું જ્ઞાન છે કે આપડે અડિયે દધાવાય એવું જ્ઞાન છે છતાં જો અળી જવાય તો દધાવાય તો ખરું ને તો ફળ આપે કે ના આપે ફળ આપ્યું કેવાય ને ના એ પણ માન્યતા તૂટી ગઈ એટલે કરે એ તો બરોબર છે જ્ઞાન વાત બરોબર છે પણ જયારે કાર્ય કરતો હોય છે જયારે મનમાં વિચાર આવતો હોય છે પ્રતિક્રમણ કરવું પડે આપે કહ્યું કે પ્રતિક્રમણ કરવું પડે ખરાબ થાય તો આપડે નહીં આપડે નઈ એની પાસે જવાબદારી જવાબદારી આપડે પૂછી નાખી અને ના પ્રતિક્રમણ ના થાય તો જોખમદારી ખરી એટલું બાકી રહ્યું ફરી પ્રતિક્રમણ અતિક્રમણ કેમ કર્યું પ્રતિક્રમ કર્યું સાધારણ વાતો અતિક્રમણ કેવાતું નથી અતિકમર એટલે અમારું નુકસાન થાય હમ એ થાય શાસ્ત્ર ના વિરુદ્ધ હોય વાત અતિક્રમણ કેવું પણ ના દોડે તો શું થાય બાકી ફરી એટલે કેટલા અવતાર કરવા બે અવતાર વધારે હું ઉતારું છું પાછા થઈ ને પાછા લઈ લઈ પડશે વાત આવી દાદા એ ના કયું છે દાદા એ કરવાનું કયું છે કે ઝીણા ઉડા ઉતારી હમણાં સારી વાત કરીએ મને દાદા ના કહ્યું છે ને ખોટું કર્યું એટલે અશોક ને કઈ ક્યાં મામી કર્યું પ્રતિ આપડે એની પાસે લેવું કપડું બગાવ્યું મજૂરી પડે એટલે ફરી ના કરે તો પછી આખો રહે એજ ઉપયોગ પછી અતિક્રમણ થયા કરતું હોય આખો દિવસ થયો છે સામાન્ય એક કલાક ની અંદર આ બધાનો વિષય બોલવા વિષય પર આ વિષય બોલ ને આમ તો બધી હું કરું છું એટલે ઉકેલ આવી ગયો અને છતાં બાકી રહી છે આગળ એની બે ના રહ્યો બેસી જાય રાત આપડે આપડે આત્મા અનાથી છે અને માયા જોડે જોડે અનાદિ છે ભ્રમણા દયા એટલે અજ્ઞાનતા અજ્ઞાનતા એટલે આપડે કોણ છીએ તેનું ભાન નહિ એને રમવાયા એ અજ્ઞાનતા જાય એટલે માયા ગઈ તો ના જાય તો બઉ મોટા મોટું કામ કરી માયા જે મોહ ની દુનિયા નથી કોઈ માયા શું કે છે માયા માથે સિંગડા લંબ નવું નવું હાથ આગે મારે સિંગડા પીચે મારેલાવ નથી આટલા દરમિયાન મારી મંશરી ચાલુ છે ત્યાં કે લોક કહે છે ને કે આ સાધુ એમાં ક્રોધ નામનો મારી નાખ્યો મારો નામનો છોકરો છે તે જીવતો સજીવન થઇ જશે તમારી મહેનત નકામી જશે કે આપડે શું કહીએ છીએ એના માન નામ ના છોકરા છોકરા કરી નાખીએ ને આપડે શું કહીએ છીએ મેળ છ ભાગી જાય રહેતા માયા દર વખતે નવા નવા રૂપે આવે છે એનું મૂળ કારણ વિજ્ઞાન જ કહેવાય ને વિજ્ઞાન માયા ના સ્વરૂપ તો બદલાય છે બા ત્યાગ કરે તે મોહની શાસ્ત્ર મોહની ધ્યાન કરે છે તે મોહની આ બધું મોહની સમાધિ સમાધિ આઈ જાય સમાધિ આઈ જાય એમાં પેલી સમાધિ સમાધિ થઈ રહ્યો છે એ માયા નું રૂપ ગણાય માયા છે બધું આજે માયા આ બધું વિજ્ઞાન વિજ્ઞાન બધું માયા ને મોહ ના પ્રકારે બધા માયા બધા સર્યાસી બધા કરી લે ને બધ બધ તમે ભક્ત આજ્ઞા પાડો છો ને એટલો જ નિર્ભો છે મોહગ ની વસ્તુ શુદ્ધ ઉપયોગ એટલો જ નિર્ભો છે શાંતિ એવી જોઈએ બહાર ગયા પછી બરાબર ચોટે છે હાજરી માં એટલી મર્યાદા કઈક નાની ના કુ મીઠો નીકળ્યો ના કીઠું નીકળ્યું થયેલો એમના આશીર્વાદ થી મારો જન્મ થયેલો હા એ આશીર્વાદ ધર્મ થયેલો ને ધર્મ જ ના થાય તમારો કેવું લોકો મારી બેઠા મોટી આવું ચમત્કાર એ કોના આશીર્વાદ જન્મ ના થાય લોકો એ બધી આ દુનિયા આવીને વિચાર્યા કરે અર્થ હા એક જણા કૂણી મારી એક જને તે રીતે આમ બગાવવા માટે લગભગ પાંચ દસ હજાર મુસલમાનો એક મોટો મજબૂત માણસ છે તે બગાઉ ઉતું પાડે આમ બગાઉ ખાવા કરતી ને મારા જેવું શરીર છે વાગી ને તે પેલા એ અરે કુણી ક્યુ અમકું લગાયા અરે અલગ ઈ કુણિયા હોવાના ફૂન એમને દારે જન્મ થશે એટલે મારું ફૂન નંબર રાખ્યું છે ઈરાભાઈ પૂછે છે ભૌતિક વિજ્ઞાન ક્યાં જઈને અટકશે અને પૂછશે એટલે ખબર પડી જશે પોતે પોતે વિજ્ઞાન પોતાનો નાશ કરી રહ્યું છે તે પછી પછી અત્યારે જો બચી જશે બહુ છે જ કઈ પણ ઘણા ખરા જે ભ્રષ્ટાચાર પરો પડે છે એ લોકો બધા પર ભ્રષ્ટાચાર પર બધાને જ કરવો પડે છે ને પરણે બધાને કરવો પડે છે પરણે મજાજ હોય વકીલ હોય ગમે ત્યારે કરવો જ પડે છે આ વિજ્ઞાન તો પોતાનું નાચ પોતે નોંધી રહી